અને જૈના એ કહ્યું ભ્રાંતિ વિભાવ ઉભો થયો અને તેથી આ કર્મ નોંધન બંધન માં આવ્યું પણ વિભાવ તો કાયમ છે ને કાયમ નો વિભાવ છે વિભાવ એટલે આ જૈનો શું સમજ્યા વિરુદ્ધ ભાવ સમજ્યા શું સમજ્યા વિરુદ્ધ ભાવ સમજ્યા વિરુદ્ધ ભાવ નથી આ વિશેષ ભાવ છે શું છે બે વસ્તુ તીસરો ગુણોધર્મ ઉત્પન્ન થાય જ કે આજના સાયન્ટિસ્ટ એટલા હોશિયાર થઈ ગયા આજના સાયન્ટિસ્ટ એટલા હોશિયાર થઈ ગયા ના હોશિયાર એટલે એ એ છે આ પદ્ધતિમાં કે છે આ પદ્ધત જાણતા નથી પણ દરિયા પાસે લોખંડ મૂકવાથી દરિયા થી અડધો માઇલ છે તે બંગલો હોય લોખંડ ને એક ગાડી નાખીએ આપણે અને પછી વરાધા પછી જઈએ તાર પેલા ચોકીદાર ને કહે આ લોખંડ ને આ શું કર્યું લોખંડ નું બધું કેવું લોખંડ નાખ્યું કોને ચડાવ્યો કે દરિયાની ખારી હવે એટલે સાહેબ ચડાવે નઈ કે શું કેવા દરિયાની ખારી હે જોખમદાર બનાવી દરિયાની ખારી હવા આપડે દરિયાની ખારી તારું લોખંડ ક્યાંથી બગાડશે શું જવાબ આપે ત્યાં નથી થતી અહીં કેમ થાય આ બીજા કોઈ ને અસર બીજી ધાતુ અસર થતી નથી થાય છે એવિડન્સારે મૂકવું જોઈએ ના મૂકવું જોઈએ શું કર્યું બે આ નજીક તીસરો ગુણું પણ થઈ ગયો કટાવાનો સાયન્ટિફિકટલા માટે કઉ છું અને આ જોઈ ને બોલું છું આ પુસ્તક ની વાત નથી આ ગપતું નથી અને નેકેડ છે શું હોય જોઈ ને કહો છો અમને ફાની સરમા એક જ્ઞાન છે એટલે બધું દેખાય છે એટલે કહીએ છીએ એમને કહો કે આત્મા એક જ્ઞાન છે હા એ બધી એમની વાત શાંતિ થાય એવું કઈ તમને એમાં કઈ જડી શાંતિ ની વાત બીજી વાત પર કે આપણે કયું ના ગાડી આપડે લઈ જાય નફો બધું લોકો જોડે જોડે લઈ જાય ભોગવવું પડે પેલો માગો આવે તો શું આપે શું આજે પૈસા ખર્ચા હોય મજૂરી ના દવાઓ ના એ માગો આવે તો શું આપે ચિંતા કરેલા આવેલું કૃષ્ણ ભગવાને કહ્યું કૃષ્ણ ભગવાને એમ કહ્યું ક્યાં તારી બહેરી પર જેટલો વિશ્વાસ છે એટલો વિશ્વાસ મારી પર તું રાખું તારું ગાળું બધું લઈ શકે છે ચિંતા ના કરી શકે બધું પણ ભગવાન ખરેખર કોણ તેજ નથી નથી જાણતા જાણવા માટે તમારે જાણતો હોય તો અશાંતિ થાય આપણે દરેક દરેક જણ પોતાનો આત્મા જાણે આપડે કઈ રીતે કહી શકીએ ના હું તો કઈ શકું બધા એ બધા આનંદ માં છે જાણું બધું હું તું જુદા કરે છે એટલે શાંતિ થાય છે હું તું જુદા કરે છે એટલે અશાંતિ થાય છે હું તું જુદા કરે છે એટલે શાંતિ થાય છે ત્યાં પણ જતેર લઈ જવાનું જશે હિસાબ કાઢે નઈ સર્વૈવ કાઢે તો બઉ સરસ આવે કે ભાઈ જતીગર લઈ જવાનું ત્યાં કાંક જ લઈ જવાનું પેપર લખ્યા પછી બહાર નીકળ્યા પછી ખબર પડે કે આ ભૂલ રહી ગયું થાય જોતા નથી ને પેપર લખવામાં એવું છે કે તમે લખો પછી દસ મિનિટ પાછળ ની રે બેલ મારે અને બે માર્યા પછી તમારે બધું પૂરું કરી ને તમારું એનું બધું જોઈ લેવું જોઈએ બધે થી મુક્તિ જોઈએ છું દેસી જોઈશ દેહ થી મુક્તિ કરીના શેના થી જોઈએ દેહ ની મુક્તિ થાય તો પછી સ્ટેશન પડેલા સ્ટેશન એમાં શું ફાયદો કરવા ને લાકડા મગ પર આવી જવું જો એટલું આ દેહ થી મુક્તિ થઈએ તો બાજુ નાખ બાજુ લોકો દેહ મુક્ત થાય તમે મુક્ત છો બંને જુદા જ છે પણ તરીકે માનું છું વાત કરે હું તો મહાત્મા તરીકે માનું છું એ વાત કરે છે મહાત્મા તરીકે માને છે આ ત્યાં છે આનો તો ઉપયોગ કરીએ છીએ એમાં તો ફરક છે આનો તો ઉપયોગ કરીએ છે આ નથી થતું Yeah? संसार yeah. <laughs> करता होता है જોડેકડ વધતા છે તમે શ્રોતા છો નું જ્ઞાતા દસતા છો આ ઓરિજિનલ ટેબ્રેકર છે આમાં ને આભાસ ઘણો ફેર છે શું ફેર આમાંથી અંદર નો આભાસ નથી થતો અને હું જાણું છું કે આ કોણ બોલી રહ્યું છે તે ભાન નહીં હોવાથી બધા હું બોલ્યો એમ બોલ્યો કે છે આ બિચારીઓ ગાયો બેસ્યો હારી બોલે પણ કે નહી કે બોલે એક જ જાતનું જ્યારે એવી જ લાગતી હોય કારણ કે આ વકીલો બોલે છે તે જ ટેપ રકડે આ વકીલો કોર્ટમાં બોલે તે વર્ષો સુધી વિચાર કરે તો બોલાય નહીં વર્ષો ના વર્ષો સુધી વિચાર કરે તોય બોલાય નહીં તો બોલાય નહી અને આ વકીલો પાસે માણસ જો કદી પોતે બોલી શકતો હોય તો વિચારી ને બોલવું જોઈએ વિચારી ને બોલે એટલે એક કલાક નો એકાદ વાક્ય બોલવું મા મુશ્કેલ થી પડે અ લોકો સાહિત્યકારો આ વિચાર કર્યો હોય દેખાતું મને ન કર્યો હોય નહીં મેતાડ જીતી ગયા કોર્ટ માં એટલે વકીલ આવી ત્રણસો રૂપિયા વધારે કે હારી આ તારે પેલા ચેલાય કરું સાહેબ આ થેન્ક આપવાનું છે કે તમને ના કે તું હારી ગયો તારું તારું પ્રાર્થ નાખવું છે કે તમારું થઈ ગયું તમને શું લાગે એવું લાગે છે ને નથી થતી એ ના થાય બાધુ છે પણ આ બોલીએ છીએ બોલીએ છીએ ખાતરી થતી નથી ને કોક બોલે છે આપણે પણ હા પોતે આપડે હું બોલ્યો તે વાત ખોટી ખાતરી મમતા હું બોલ્યો એટલે મારી વાણી તો કેવાય ને એટલે બોલ્યો તો એ બોલ્યો ને બોલતો નથી શરીર વાપર્યું કેવાય શરીર વાપર્યું કેવાય હે જો બોલવાનું હોત હા લોકો ક્યા હું બોલ્યો હું બોલ્યો જો બોલવાનું હોત ને તો એક વાક્ય પાછળ એક કલાક જાત ના માની શકે એ કોઈ દાડો એક વિચાર વગર બોલાય નઈ આ તો ભાઈ રચના શું છે એ રચના મેં જાતે જોઈને હું કઉ છુ આ હું ટેપ ઉપર કે આખા રાધાકૃષ્ણ બોલતા હતા રાધાકૃષ્ણ રાધાકૃષ્ણ વ્યાખ્યાન આપવા આવતા એ ચોવીસ મિનિટ ની અંદર એનું વ્યાખ્યાન પૂરું કરતા હતા એ ચોવીસ મિનિટ ની અંદર એમનું વ્યાખ્યાન પૂરું કરતા એની વાણી એનો એટલો છે કે ખબર ના પડે કે ક્યારે વિચાર થયો અને ક્યારે વાણી નહીં કહી પછી પછી કોણ બોલ્યું કે શું નામ રાધાકૃષ્ણ એ રાધાકૃષ્ણ બોલ્યા હોય પેલા માં પેલા પૂછ્યું કોણ બોલ્યું ચાલો ફરી બોલો રાધાકૃષ્ણ રેકોર્ડ બનાવવાની વાત આપણે કરીએ છીએ રૂપક છે કેટલાક કેટલાક લોકો મારે વાત બોલે છે બાકી એ તો ના ફાવે કે છે શું બોલતો હશે કહી ના ફાવે બે બોલેલું બોલતો નહી આવડે ભોન જ નહીં માટે નથી બોલાવતો શું કહ્યું આ તો હું જાતે જોઈ ને બોલું છું આખું સાયન્સ ફોરી ના સાયન્ટિસ્ટ ને સમજાવતું અને આપડા પેલે જ કેતા મારા આત્મા નો અવાજ કેવાય માત્ર ગધેડું બોલે છે તે ગાય બોલે છે ભેંસ બોલે છે પણ ત્યાં પ્રકર એક જ જાત લાગ્યા કરે જો બીજું ગધેડો જો જાતે બોલતો હોય ને તો આજ સુધી જાતનું બોલે થઈ શકે નહી પોતાની નહી ખાલી બોલે બોલે નિવે છે નહી કોની જ જાણી ને બોલે છે શું બોલે છે હા એ તો મારી સત્તા મારી સત્તા માં છે આ તો બોલે છે તેની ભાષા આ ગાયો ભેંસો બધી એની ભાષા શીખવાડ જવું પડે નહિ એને કેવી રીતે થાય તે હું જાણું ના એ ટેપ નથી ફ્રેન્ચ ભણ્યો ના હોય ફ્રેન્ચ ભણતો હોય તો બીજી કોઈ અસર છે બીજી કોઈ અસર છે આવડતું નથી અને કોઈ વખત બોલે તો કોઈ એમ ભૂત ની ભૂત ની અમલ છે કોઈ નું ફ્રેન્ચ ભણેલા માણસ અમલ છે એની પર બાકી એક સમજવું પડશે કોણ બોલ અને પાછો પારો પાછો તળે છે કેવું સરસ બોલ્યો કેવું સરસ બોલે તું ક્યાં બોલ્યો તું તો આ ટેપ રેકડ બોલી એમ તો કદાચ કરે તો બાર પણ હોય હવે જેનું મૂળ અંદર છે એ ટેપ કેવી રીતે હવે જેનું મૂળ અંદર છે એ ટેપ કેવી રીતે અંદર જ ટેપ છે અંદર અંદર ખરેખર પદ્ધત અમારો એક શબ્દ માં ચેકવા જેવો ના હોય એ તમે લખી રાખવું અને ચેકવા જેવું લાગે તો તમારે એમ કરવું કે નવું હાથું હતું મારે એક હાથું હશે મને રાખી બોલવું થોડા વખત तत्व है જેટલું ભર્યું હોય એટલું આપણામાં ભર્યું હોય એટલું જ આપણે આપડે તો બોલી શકતા હોય નઈ તો તમે કહો કે તમે પરચર બોલો શું બોલે આ પર્સિયન બોલો તમે કો? પણ એવા દાખલા છે મને એમ કઉ કે તમે બોલો પર્સિયન બોલો શું બોલવું ત્યાં પ્રકટ થયું નહીં વિસ્તી જ બોલવું હવે મને <laughs> <laughs> એક વાત એવી યાદ આવી કેટલીક વખત કરવાનું ત્યાં રહેતું જ નથી બોલી જાય છે એક કલાક પછી ખબર પડે છે કે આ બધું કેવી રીતે બધું ચાલુ ગયું કેવી રીતે ચાલુ ગયું એટલે બધી ઇફેક્ટમાં બધું નીકળી ગયું બરાબર બોલ્યો હોત હું તો રોજ કહી દઉં છું બોલી રહી છે તમારા જોડે હું તો રોજ કઉ છું આ લોકો ને આ ત્યાં બોલી રહી છે અમારે સમજ માટે એ તો કાયદો સમી જાય ને એક અક્ષરે અમાર થી વધારે જે છે તેને છે કેવું જ પડે નથી એને નથી કેવું પડે નથી ને અમે છે કહીએ તો ગુનો થયો છે એને નથી કહીએ તો ગુનો લાગવો થાય છે સાચો બુદ્ધિમાન માણસ હોય એજ છે એને નથી ના કહી શકે જોય એજ છે ના ના કહી શકે ના બુદ્ધિવાળું ઘણા ઘણું છે એને ના કે છે બધા આ બુદ્ધિવારે છે નાળો નહીં ज्ञानी कई चेको नहीं मरी सके क्यों कहू नहीं <laughs> छा कऊ અને મારી પુરવાર કહું પુરવાર કરી પુરવાર તો કરવું જે બોલ્યા હું તો કઉક શબ્દ હું જે બોલ્યો છું પંદર વર્ષથી વીસ વર્ષથી તેને એક એક શબ્દ નો તૈયાર છું એટ ટાઈમ શું કારણ કે આ કે ફાયરપ્રુફ નો હા શું કહ્યું શું છે ખોટું જોખમદારી કેવ લેવાય કેટલા માણસ વિરોધી હોય મારા ટેપરે કડ કેટલા માણસ વિરોધી થાય બધા વિરોધ થાય ને આ બધા ભાષણો કરીને હા મનમાં મલકાઈ સાહેબ હું કેવું બોલ્યો દોઢ કલાક માં બોલ્યો બોલ ને બોલ ફરી બોલ્યા શું બોલ્યો ફરી બોલ્યા ચો ફરી બોલી શકે ખરો કોઈ ના બોલે એક અક્ષરે વાણી બોલે છે ને વાણી એ તો બધું ગોખી વસ્તુ ફરી બોલાય ગોખી વસ્તુ ફરી બોલાય કારણ કરેલી છે વસ્તુ આ વાણી ધારણ કરેલી નથી બોલી જોયું તે ફરી એક બોલો હું બોલ હું બોલવાયા તાર કરો નથી શક્તિ મોટા બોલવા વાર આયા બોલે બસ બસ નહી હા બરોબર ભાસ ઉપરથી ભસે છે આવ્યું છે એવું નથી કે આટલું સમજે નઈ તો શું થાય છે કહેતો દર્શન કરવા જવા તું કે હો આટલી ગજબ ઉપર મધર ઓફ માઇન્ડ એવું ગુજરાત ભગવાન આપડે નોય તા ભગવાન ને કઈ દવરો છે માઇન્ડો કારખાનો કાઢ્યો છે ને કે દરેક ને માઇન્ડ એક આપે એ લોકો નથી કર્યું ભગવાન કોણ છે માઇન્ડ તો આપડે અહીંયા જેમ પેલા ઇલેક્ટ્રિસિન પેલું કરે છે ને પેલો મીટર મીટર ગોઠે એ તો પછી પછી માઇન્ડ જેવું કોઈ તત્વ નથી પેલા માઇન્ડ ની વાત કરી પછી ના એવું કે છે એવું કે છે કે જે તમે મન કોચો એ આ શરીર નું કર્તવ્ય છે હા ભાઈ શબ્દ તો બોલે મન એમનો દુશ્મન જ છે એ મન નો ફાધર મધર કે લોકો આવું કરવા માંડ્યું એવું કરવા માંડ્યું મન સિવાય ની સાયકોલોજી હા પણ મન ના ભાદર મતલબ કોણ એ તમારા સાત્ર આવ્યું છે કાંઈ લાગે જ નહીર મધર એને લાગે જ નહીં જન્મ સ્થાન આ દુનિયામાં કોઈ ચીજ અજન્મા નથી એક ફક્ત સ્વચી સિવાય ઇટરનલ સિવાય બીજી બધી જન્મા છે છે એટલે મન બુદ્ધિ બધું જન્મેલું છે તો મન નું ફાધર કોણ પાંચ પ્રશ્નો કાઢી રાખ્યા છે કબૂલ કરે નઈ એ તો એ શું કે છે કે અમે મનની જો વાત થિયરી આપો તો આગળનું વાત અમે એ કરીએ આપડે પબ્લિક અને એ આપી શકે અટકી ગયા છીએ એટલે પછી એક નાનો સાયન્ટિસ્ટને કહ્યું કે ઓપિનિયન ઇઝ ધી ફાધર ઓફ માઇન્ડ એન્ડ લેંગ્વેજ ઇઝ મધર ઓફ માઇન્ડ શું બંધ થઈ જાય માઇન્ડ બંધ છે એ જે ભોજનારો હોય ના ફાધર એ નહીં બી બઉ કાર્ય કરે છે એકલો એક ઓપિનિયન ઓપિનિયન આ કરે લખી લો લખી લો લખી લો આઈડિયા ઓપિનિયન ઇમેજીનેશન આ બધું મનનું કાર્ય છે એવું આ લોકો કહે છે જેને તમે સાયન્ટિસ્ટ છો થાતી આઈડિયા ઈમેજિનેશન ઓપિનિયન આ બધું મનનું કાર્ય છે એવું આ લોકો કહે છે સાયન્ટિસ્ટ ના ના ના ઈમેજિનેશન આ મનનું કાર્ય એકલું જાયનો ફાધર આ ઓપિનિયન બનઈ જાય બધું મન મનનો ધર્મ જ ન થાય ઓપિનિયન કોણ કરે છે ઓપિનિયન કોણ કરે છે બહુ જાતકો ભટકવા જાય છે પણ આ મન લોકો ને જે પદવે છે તેનો આ ને શોધ છે એ ઓપિનિયન ઓછા કરી નાખે કરેલા છે એને તો કઉસ્તો બતાવ્યો આ તો બધી બધી ખોટી ગપ્પા મારે છે કંટ્રોલ કંટ્રોલ કરો એવું ભૂલાય જ નહી શું છે કંટ્રોલ કરો એ કેનારો કોષ છે કંટ્રોલ કરો એ કેનારો કોષ કોઈ નહીં પણ કંટ્રોલ કરો એ શબ્દ કોચ છે કે પછીક્ટું કંટ્રોલ કરો આમ કરો તેમ બોલો કાઢી મારી કાઢી આચું બોલો ઇફેક્ટ થતી છે દયા રાખો શાંતિ રાખો ક્ષમા રાખો સત્ય બોલો એ થતું નથી એટલે ઊંચા મૂક્યું આવું કેવાતું છે પુસ્તકો તમને કેવું લાગે કાગળો ન આપણા પુસ્તક માંથી કરો એવું કહેવામાં આવ્યું નથી કોઈ આખા બધા પુસ્તક છપાયા કરોલ શબ્દ નહિ કહ્યું ને મોટા મોટા ગુનો આપણે કહીએ છીએ કરો એવું કેવાયમાં અને મેગા થતા હોય તો મેં આમ કરો એવું નહી કહ્યું એવું કેવા કેટલો બધો ગુનેગાર ગણવું ઇફેક્ટ વસ્તુ મારા કેવાય કેમ કહ્યું તું ચોરી બંધ કરી દે એવું ના કઉ ચોરી કરું છું તેનો મને વધન નથી પણ તું આવી રીતે હે ભગવાન મને ચોરી કરું છે ખોટી જ વસ્તુ મને આ ફરી નહીં કરું એટલું બોલ છે અને ફરી નહી કરવાની શક્તિ આપજે શું કહું એટલું તો બોલ ચોરી કરું તેનો મને નથી મને ભાંચ ઉભી થાય એટલે તમને કઉ છું ના પણ આટલું તમે ઇમ્ફેક્ટું સમજ્યા તો મારે હારું પડ્યું ગાડું બંધ કેવું પડે આ ગાડું ચાલુ રાખ્યું છે ને આ હા ન